અને કે આ વેરા આપણે અમારી સીટિંગ રૂમમાં હતા બેઠા તમે દાદા હા ત્યાં ઘરે સુઈ ગઈ આ બધી એ દાદા એ વો એક્સપીરિયન્સ હતો જ્યાં બોડી થી એક સેકન્ડ બહાર નીકળી તો જીલાનો આત્મા એટલે કે એક સેકન્ડ બોડીમાંથી બહાર નીકળી એવો એને એક્સપીરિયન્સ થયો તો ભ્રમણા થાય કે શું થયું એ દાદા ભ્રમણા થઈ કે સાચા દેખે એવું છે અને આપણા મહાત્મા આવે ઇન્ડિયા માં કેટલાય લોકો ભ્રમણા તો બીજે બધ છોકરા ખાલી રૂપિયા લઈને પાછા ફરી ગયો આપડે ચાલો કલ્યાણ થઈ ગયું કલ્યાણ થયું સવાલ છે દાદા મેદા નું નામ નથી દેવાતું પણ સાંઈ બાબા જ બોલાઈ જાય બાબા જ બોલાઈ જાય બાબા બોલાઈ જાય છે હવરાવડા બોલે ઇલેવન્થ વંડર ઓફ ધર્લ્ડ આપણે ચોપરા જે માગે જે માગે એ માગતો સમાધિ જશે નઈ જો અમારી એક ચિંતા થાય ના માંડે દાદા ના પણ થાય તો ચિંતા ના થાય ને એની ગેરંટી આપી અમે એક જાતનો તાપ લઈ તારા તાપ બધા બંધ થઈ ગયા ને આ ગરમી છે સાત હજાર માણસો થયેલી તમે તારું બે આઠ હજાર સપના માં શું કે પાણી પાણી લાવી તું આ બાજુ આવતી રે ભાઈ ધ ધધધ રસલ મલ ન૦ળ ન૓લ જીમ સતલલિગ મલળ ન્લ નેમલાગરધે ને ન૲ મલ ના� નેમવિગ Eને ને નેમલ૧િગ ને ને ને ન� સતયુગમાં પણ દુર્લભ હતું આશા રાખીને સુલભ થઈ ગયું સત્યુગમાં દુર્લભ જે વસ્તુ એવી મોટી પુન્યા માઇનસુગા માઇનસ લઈ ગયા ના એટલે લાખ બે લાખ એવા પાક્યા તારા ચિંતા સ્ત્રી સાથે ખરે સંસારી પૂરો આખો પૂરો આખો સંસારી બુદ્ધિ માં સમાયે ને આ વસ્તુ બુદ્ધિ માં સમાયે એ જેને હણી નાખે છે આપડે તે દે આપણે નમસ્કાર કરીએ છીએ તે દશા આપડે જોઈએ છીએ હણ્યા છે એમને નમસ્કર બોલો જૈન છે કે આપડે છે બધાનો છે પણ આ લોકો ભાગ કોણ પાડ્યા કે આ શિવ ની જગ્યા છે કાલે કોણે પાડે છે ગેસ નો ભાગ નમ અંતર અંતર સમજા નમો સિદ્ધા જે અહીંયા આગળ સંપૂર્ણ સિદ્ધ થઈ હરિહન દુશ્મન નાશ કર્યા પછી શરીર પણ નિર્વાણ થયું ત્યાર પછી સિદ્ધા ભમસ્કાર જેને આત્મા પ્રાપ્ત કર્યો છે એવા આચાર્ય ભગવાન પોતે આચાર પોતે પાવણ બીજા આચાર પહરાવડાવે એમનો નમસ્કાર માધો ખરો ચોથું ઉપાધ્યાય ભગવાન ઉપાય જે પોતે શાસ્ત્રો ભણે છે આત્મા પ્રાપ્ત કર્યો છે આત્માની પ્રતિ બેઠેલી છે આત્મદશા સાધે તે સાધુ નમસ્કાર શું કહ્યું સાધે તેને નહીં દેહાદ્યાસ ને નહીં આત્મદશા વધો ખરો આ ઉપરથી આ પાંચ થયા નહી કેમસ્કાર આ પાંચ નમસ્કાર છે મંગળ બધા મંગલોમાં મોટા મોટું મંગલ છે પ્રથમ મંગલ છે આગળ નમો ભગવત એ વાસ નારાયણ છે નારાયણ કેવાય લક્ષ્મણ એ નારાયણ કહેવાય રામ રામથી મોટા મોટા ઉપરી કૃષ્ણ લક્ષ્મણ કેવાય રામ તો મોટાભાઈ કેવાય એટલું લક્ષ્મણ કેવાય તમને રાસુદેવ કહેવાય દરબાર થી નારાયણ થયેલા લક્ષ્મણ કેવાય અને રામ બળરામ કહેવાય શું કહેવાય અને આ કૃષ્ણને એ વાસુદેવ કહેવાય અને એમનો ભાઈ બળદેવ છે એ બળરામ કહેવાય હવે નવ વાસુદેવ થાય એક એક ચક્કર ફરે ટાઈમ એમાં નવ વાસુદેવ થાય એ નવ વાસુદેવમાં આ બે વાસુદેવને આપ્યા મેં હવે વાસુદેવ અને બળરામ ને શું કયું હોય પ્રેમ નામ મોક્ષે ગયા લક્ષ્મજી આવીને ઈચ્છે લાસલી ને મોક્ષે તો બહુ ટાઈમ લાગે લાસ કર્મ એવા હોય ને કેવા કર્મ હોય નર્મદ નારાયણ થયેલા નઈ એટલે જગત નું કેટલાક લોકોનું કલ્યાણ કર્યા પછી જાય શું કરે અને રામચંદ્રજી ગયા લક્ષ્મણજી ફર્યા કરે છે કૃષ્ણ ભગવાન ફર્યા કરે છે સર્વસ્વ થઈને એટલે આ નવો ભગવત વાત નમ સિવાય એટલે સિવાય એટલે જે કલ્યાણ સ્વરૂપ પોતે થયા છે લોકોને કલ્યાણ સ્વરૂપ કરાવડા હોય છે ખોટું છે જય સત્ય બધા આત્મા એ સત્યાર નું સ્વરૂપ છે શું છે આત્મા પોતે કે કિંમત લાગે છે પણ હું विनय અને હું કંઈક જાણતો હતો હા દે સમાજાય પુસ્તકનો પૈસા ના 12 મહિના 2-3 લાખ રૂપિયા નું પુસ્તક થાય કારણ કે મારી વાણી વેચાય ની ને મારી આપતે વાણી કેરાય આપતે વાણી કેરાય વેચાય આપતે એટલે શું આપતા એટલે દુનિયામાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા સર્વસ્વ અર્પણ કરી દેવ લોકો કેવું કરે જરા જુદી રાખી મારો સાથે જો આ એકલા કે જૂના વાંચવું નહીં પડે શાસ્ત્રો છે ને આ ગુજરાતી બધું આવી ગયું સમજવું પડે સમજવું પડતું એના મેં ચાર વેદના ઉકરી કરી ચાર વેદના ઇકરી બે બોલા ઓગણત્રીસ આપડે ના થાય ને ખબર પડે પછી કમ થાય દાદા નું જ્ઞાન લીધું એ ભલે ગમે તે લેવા જવાનું મોટા છે તો આવેલા તો બિચારા ખુશ થઈ ગયા અત્યારે ખુશ થઈને રહે છે નોકરી અપાઈ મે એમને લઈ નઈ વડે નોકરી વોકરી કરવા બરાબર આપડી ભૂલ થાય તો રાજદેશ થાય બોલ મારા પગમાં પડ્યા તો એ લીધે ચાલ્યું એવું કે આપડે આપડે કેવું બરાબર બાપ દાડો હોય ને શું કરું કે જે સચીરામ દાદા સમજુ બરાબર એમ ના કેવાનું બધું અત્યારે દાદા બધા કહીએ કે તમે વહેલા ઉઠે શું ખોટું ભાઈત ના કરી અત્યારે બહુ છોકરાઓ હોય સ્કૂલે સાથે જવાનું હોય નાવા જોવાનું હોય બધા આરામ પ્રિય ને આપડે કેવું પડે કશું કોઈ કહેવાનું નહીં એમ કેવું પડે ખરે ઘંટ વધાર પડે ના હોય કે દૂધ નથી દૂધ નથી બુમા બુમ થઈ જાય એટલે આપડે કેવું તો પડે ને એટલે ભટ્ટ મને કે તારે કશું કોઈ કહેવાનું નહીં એમ નહીં કહેવાનું નહીં કેવું એ ગુનો કેવું એવું પછી પેલા કે આવું શું બોલો હા મારે શું છે નથી કોઈ કોઈ વાત બારા જન્મ પછી તમે સુખી છો મારા રીતે બે તો બહુ નીચે હતા લોકો સાથે કયું હોય કે તારા જન્મ પછી તારે બાપા સુખી છે આપડે શું કેવું પડે વડે વરાયું પેટ પાકીસ પેટ પાકીસ બરાબર ચલન થાય એટલે બુધા નો સાબિયા કરતા દરેક ભૂલ થવા એવું આપ્યું ને જવાબી તો ગ્રંથી ગ્રંથિ દાદા હવે આપને મળ્યા પછી આપડા કોઈ બી સગા અને મિત્રો આવે ને તો એમ જ થાય કે તમને મેળવી આપી મેળવી આપી અને કોઈ વાર આગ્રહ ભી થઈ જાય છે ગ્રંથિ ઓવા માટે બસ ગાંઠો જોઈ ને જે ગાંઠો ભારે હોય તો પછી એનું નિરાકરણ કેવી રીતે આવે એનું નિરાકરણ કેવી રીતે આવે કારણ કે નિર્ગ્રંથ થઈ જતો પછી જેમ વાળો વળે વાળો વળે તેમ તમારા સિવાય તમે નિર્ગંસ જોયેલા એ નિ પેલા નિગન થાય આત્મજ્ઞાન હોય છે આત્મજ્ઞાન હોય શકે લાખો વધારો પછી આત્મજ્ઞાન સંગીત થયેલું છે સંગીત એ આ કાળ માં તો મોટો આત્મજ્ઞાન કરે કે અંધાર ભાઈ હોય તો ઘણું કામ કરે તમને એક એક માણસ માંગ છે હું તો વધારે પગડે લાલ અને કપડા એવા બલી વાર ના આવે કેટલી પછી ધર્મ પાડે ધર્મ પાડેલો આ કારો લઈ ને આવેલા એટલે બધી ગાંઠો આવે તમને દેખાય કે કાર ક્યારે કેવી રીતે કેટલો સમય છે ઘાસો નો ઓગળવાનો અમે પોતે જ માટે તમારું મન બગડે નહિ એવું થઈ ગયું ત્યાંથી તમે ચાલ્યા બંધ થઈ ગયું હિન્દુસ્તાન બધા સંતો પૂછે આચાર્ય પૂછે થઈ ગયા ભગવાન થઈ ગયા મોક્ષમજ પરિદ્વા એમને થયું ના કોઈ રીતે થાય આ બંધો ના થાય આ જો બંધ થાય ને બહુ થઈ दादा दादा कोई, कोई ना देखा हो जो है, देखा हो जो ये थाय थाय लगे अरुणार्जन અરુભાઈ પ્રસંડ ના થાય કેવાય ને આજે કોણ આત્મ જુદો એને તમે કારણ જો તમે તો પોતાને ખબર ના પડે રા જુદો જુદો જાય પછી ખબર પડે છે કે તન્માય કાર થયેલા કોઈ કાર્ય કરતી ખબર પડે હાથમાં જુદો છે પૂછે છે કે સામાયિક હા દાદાભાઈ ના સિદ્ધ જય કરો તો એ કેટલી જોડી જાય આપણને કઈ કઈ અસર જ ના થતી હોય રાજ્વેષ થતા ના હોય તો પછી પ્રતિક્રમણ ની જરૂર ખરીષ એમ કે છે કે ઘણી બધી મીના તો પછી શું એમ પ્રતિક્રમણ કરવું પડે શું કામ કરવા પડે એમ પૂછે છે પ્રતિવંત તો શું કે કરું છું મીનાને કરવા પડે એમ કે મીનાને શું કામ કરવા પડે તો પછી ડિસ્ચાર્જડ ફોર્મ એ ડિસ્ચાર્જડ હોય અને એને કંઈ નડતું ના હોય તો પછી એને શું કામ પ્રતિ કરવો એને દુખ થતું હોય તો તારે શું કરવા પડે તારે તારા ક્રિયાથી કોઈને દુખ થતું હોય તો શું કરવા પડે ડોકળા જોજો કસો સંભડી સેટીંગ હર્ટ ફ્રોમ બાય યુ देन યુ હેવ ટુ ડુ અધરવાઇઝ નો એમ કે છે કે આ જે મીના છે એ તો ડિસ્ચાર્જ જ છે ને તો કે ડિસ્ચાર્જ જ છે તો પછી પ્રતિક્રમણ ની કી જરૂર છે જો મને સમજાતું નથી તો પછી એમ મનમાં થાય કે આટલા બધા પ્રતિક્રમણ કોણ કરે એમ તો એ આલે જા ને નથી પડના તા ને જો વાત ના લે ઉઠાવા આ કોઈ કી જમાન કરે કે ના કરે મોડું હોય તો કરવાનું અહિયા પણ અજાણતા લોકો એક ભૂલ થઈ ગઈ હોય તો તરત સોરી કઈ દેશે સારું છે કે એનું મનમાં ભાવ ના આવે તો બધા લોકો ના શીખ્યા મીનુ પૂછે છે કે આપડે તો કે અકરતા છીએ અને અકરતા છીએ તો પછી આતિક્રમણ કરે કે પ્રતિક્રમણ કરે જે આપણે આપણે કરવાનું જેવ અતિક્રમણ કે અતિક્રમણ ના કર્યું સારો જાય એટલા માટે કરીએ છીએ ચોખ્ખું કરવા માટે દાંત પડેલો હોય દાંત પડેલો હોય તો ચોખ્ખું પછી આપડે મીનાડી થઈ હોય તો હાજર ધોઈ નાખવાનું આખો પ્રતિક્રમણ એ ચોથી આજ્ઞાનો ભાગ છે એમ કે છે સંભાવે નિકાલ પ્રતિક્રમણ જે કરીએ એ ચોથી આજ્ઞા પાળા બરાબર થયું કેવાય બધા ફાઇલ નો નિકાલ પુર છે બિરફ નિકાલ કરવાર ઓ ગુડ ઇન ઓફ ઇન યુર કો વધારે પડતા બધા બાર એવી નઈ રક્ષણ ખોરે પોતાનું રક્ષણ ખોરે આમ દાન જ ચોર પછી દાન જ વિશ્વ કરચા થી પર વિઘન ને થાય はいはい nuclear war અને બધા માણસો મરી જાય એવું બધું બનશે એવું શું છે અને જાણવું છે મને કઈ થાણ ન રહે રાસિંગ વિઝન હેપન ટુ યુ ચા દાદાનો ફિકર આઈ એટલે કનો ઇશા મેરી ગયો Yeah, it's like the salad. We'll get protection everywhere. You will get protection from me everywhere. Thank you guys. Don't be here. મને બધ થયોગવાન ના અંતિમ નમસ્કાર હોય એમ કે એવું બોલે તો ચાલે કે નહીં સારું નમસ્કાર ગુરુમા એકલા જઈએ કાર તો બધા જઈ જયારે બધે જય જયકાર ફેલાવો guys <laughs> sabhi laalandaa <laughs> bhagwaan da ye jeet to main ummeed jeet to haan pakash nu matu sun taad da lek pak kare ma da toda de una paron hon fe na dik a kol pak kare to ek dar akol pak બે ના રે ઠંડી ના થઈ જાય કચરા બાળ થા ને ભૂખો ખાય આવું બધું છે મન મજબૂત થઈ ગયું હા દલા પર તો નહી આ તો દાસો બગ દાદા બેન પુશે છે પાણી પર લઈ પાણી ગરમ પાણી નું પાણી પીવાનું પર નહીં પાણી દે ઓય યાર કરે તો પાણી ના દે દે દે દે મને તો એમ નેમ થાય કે સારું ના બને દે કાક બેકઅપ બે જા સકરાતી બરાજા કે કે વાગે નહી બોલાયા નાનપણમાં બહુ ખાધેલા સોપારી બઉ ખાધેલી હા તો લીલી ખાવાની વાત આવી સુખી જાડો હા ખરા